તારીણ શ્રી સ્વામિનારાયણા નમો નમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ શ્રીપૂર્ણપુરુષોત્તમાય નમો ન્લોક નંબર ટ્વેન્ટી સિક્સ બોલવે કરીને પોતાનો કે પારકાનો દ્રોહ થાય એવું જે સત્યવચન તે ક્યારેય ન બોલવું અને જે કૃતજ્ઞ હોય તેના સંઘનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિશે क्यों न बोलव अर्थात जो सत्यवचन बोलवा बीजा ने पीड़ा सहन करी पड़े आ सत्यवचन न बोलव तो हमेशा सत्यज बोलव असत्य नहीं जो कि सत्यनी वेदों शास्त्रों में घनी प्रशंसा करी है ते योग अंग तरीके गणे देश काल समयानावच्छिन्न सार्वभौम महाव्रतपण कहे तो पन सत्य शब्द प्रवृत्ति निमित्त केवल यथादृष्ट बोधन करतु यथादृष्ट होते सते भूतानुपघातकपणु पन होवु जरूरी है ધર્મની વ્યવસ્થા છે તે જ ભૂત ઉપર અને ભૂત ઉપાતકપણું એમને આધારે વ્યવસ્થાને પામે છે એને બે ને આધારે એટલે ભૂત ઉપકારક પણ એટલે જ ધર્મ ભૂત ઉપકાર અને ભૂત ઉપઘાતક એટલે જ આ વધારે બેલેન્સ થાય એને ધર્મ કેવાય જ્યાં કોક ઉપકાર કરવા જાવ તો કોક દુઃખી થતું જ હોય સ્વભાવ જ એવો છે જગત તમારો સ્વાર્થ સાધવો કે નહી તમારો સ્વાર્થ સાધવા જાવ તો બી દુઃખ થાય ને અને બીજાને દુઃખ કરવાલ બીજાને સુખી કરવા જાવ તો ત્રીજો દુઃખી થાય એટલે તકલીફ છે કોકની તમે હરખાય બોલાવો તો એ બીજાને ત્રીજાને તકલીફ થઈ જાય એને કેમ હરખે બોલાવો એટલે ભૂત ઉપઘાત થયો એટલે એનું બેલેન્સ રાખીને તો ધર્મ ગણાય એકલો ધર્મ નહી કિનારા હચવાઈ જવા એક હરખો થઈ જતો હોય બીજાને વાંધો ન આવતો હોય તો કઈ વાંધો નહીં ભૂત અનુપઘાત રહેતો હોય અને ભૂત ઉપકાર થતો હોય તો કઈ લગભગ એવું થાય નહીં વાસ્તવિક પરિસ્થિતિમાં એક કરવા જાવ બીજું રિએક્શન આવે એક્શન ભૂત ઉપકાર અને ભૂત ઉપ એક વધારે આવું જોઈએ મેક્ઝિમ બેલેન્સ રહેવું જોઈએ ક્રેડિટ ડેબિટ બાદ કરતા એટલે તો ધર્મ કહેવાય બે કિનારેને હાચવે નહી તો ત્યાં સુધી ધર્મ નું રક્ષણ ન થાય બે કિના કિનારે નો હાચવે ત્યાં સુધી એક જ કિનારો પકડીને બે તો ધર્મ રક્ષણ ન થાય યુધિષ્ઠિર મહારાજે એવું કીધું ખોટું બોલાય નહી એટલે એક જ કિનારો પકડ્યો કેવાય ખોટું ન બોલાય પણ સામે જો ખોટું બોલે નહીં તો આખાનો બધાનો કચ્છ ઘાં નીકળી જાય ને ખુદ ધર્મનો જ કચ્છર ઘાંડ નીકળી જાય વિચારી એટલે બસ યથા દ્રષ્ટ હોય એવું કહેવાય હોય એવું હોય કોઈને નુકસાન નહીં કરવાનું દુર્યોધન ને નહી દુર્યોધન ને નુકસાન ન થવું જોઈએ યુધિષ્ઠિર સત્ય બોલે બીજું શું વાંધો છે ધર્મ વ્યવસ્થા છે એ તો ભૂત ઉપઘાત અને ભૂત અનુપઘાત અને ભૂત ઉપકાર ને ભૂત અનુપકાર એની ઉપર રચાયેલી છે યુધિષ્ઠિર સત્ય યુધિષ્ઠિ ખોટું બોલે તો નુકસાન કોને થાય દુર્યોધન ને નુકસાન થવાનું હતું ને એ વાત તો એ છે ને એમ એના પાય ઉપર તપાસ કરવાનો કે દુર્યોધન ને નુકસાન થાય એટલે અસત્ય બોલાય નઈ દ્રોણાચાર્ય ને નુકસાન થાય દ્રોણાચાર્ય બીજાનું કેટલું નુકસાન કરે છે ખુદ ધર્મનું કેટલું નુકસાન કરે છે તમે ધર્મ નો જો વિચારતા હો દ્રોણાચાર્ય ધર્મને કેટલું નુકસાન કરે છે યુ તો વિચારું એટલે યુધિષ્ઠિર તો બરાબર એ અમુક એની વિચારણા છે એ બરાબર છે કે કો ગમે એવો નબળો હોય તો આપણે એને નુકસાન તો ન કરાય એમ નબળો હોય આપણે એનું નુકસાન કરવાનો આપણો અધિકાર શું પણ ધર્મનો દાળાવટો નાખે શ્રી કૃષ્ણ ભગવાનમાં રહ્યું ભૂત ઉપકાર યુધિષ્ઠિ વિચાર્યું હા એમાં ભૂત અનુપઘાત રહ્યો હા ભૂત ઉપકાર નમુક નો અપકાર જ થતો હતો ઈ જો આને સાચવી રાખે તો આને બધા તો ભૂત ઉપકાર શું થયો ન થાય ત્યાં સુધી ભૂત અનુપઘાત હોય એટલે ધર્મ આવી ગયો એવું કઈ નથી હું તમને મારતો નથી એટલે તમારે ઉપર ઉપકાર કરી દીધો હાલ હું કઈ કોઈ કરતો નથી હું કઈ કોઈ બોલાવતો નથી એટલે સાધુ થઈ ગયો આપણે કઈ કોઈને બતાવતા જ નથી એટલે એ સાધુ પીડ્યો એ ક્યાં કોઈને તમારું પાછું રચનાત્મક હું સર્જનાત્મક હું સાધુતાની રસ્તામાં તમે હું કરું એ ધર્મની બાબતમાં તમે રચનાત્મક હું કર્યું ક્રિએટિવ હું એટલે ક્રિએટિવસમાં ક્યાંથી આવે અને ક્રિએટીવ કરવા જાવ તો માઇનસ જ થાય નુકસાન કરે એટલે એનું બેલેન્સ રાખવું એટલે ધર્મ તત્વ નિહિત ગુહાયા ધર્મ વાળાને નથી જડતી તો અધર્મીઓને તો ક્યાંથી જડે અધર્મીઓના સરદાર હોય અને ધર્મનો રસ્તો ક્યાંથી જડે ધર્મ વાળાને નથી ચડતો એ ધિષ્ટિ તો ધર્મ વાળા હતા અને એ તો પ્રમાણિકતા પૂર્વક ધર્મ વાળા હતા એ કઈ થોડા ધર્મીય હતા પણ તો એને ધર્મ રસ્તો હાથમાં નો આવ્યો શ્રી કૃષ્ણ ભગવાન ને આવ્યો એવો એટલે ધર્મ તત્વ છે નિહિત ગુહાયમ સમજ તો કઈ નહીં કીધું કે ધર્મસ્ય તત્વ નિહિતમ ગુહાયામ ધર્મ નું તત્વ બહુ ઊંડું છે ચાલો આપણે ધર્મિષ્ઠ થઈ જઈ દશરથ મહારાજે વચન નું પાલન કર્યું દશરથ મહારાજા એ વચન નું પાલન કર્યું કે કઈ કઈ બે વરદાન આપણ કર્યું કે ધર્મ નું આચરણ ન કર્યું ધર્મ નું કેટલા રાજી થયા રાજી કોણ પણ મંત્ર બે થયા હવે નુકસાન કેટલું થયું तो धर्म के धर्मिष्ठ आर्य अरण्यम एम धर्मिष्ठ वचन भगवान जंगल एट नीहत गुहा ज्या सुधी कल्याण वस्तु न पारखी सके त्याम हाथ मै આત્યંતિક કલ્યાણ હું છે એને નો પારખીએ કે ત્યાં સુધી ધર્મ નો હાથમાં આવે એટલે આત્યંતિક કલ્યાણ ને તો એક શ્રી કૃષ્ણ કે એવા યુધિષ્ઠિર પારખી ન એના હાથમાં નો આવ્યો જૈનોમાં અતિ અહિંસા છે એ શું ધર્મને માટે કરે છે કે બીજા કઈ માટે ધર્મ ધર્મને માટે પણ કલ્યાણ નો રસ્તો હા સ્ટોપ થઈ ગયો એટલે યથાર્થ ધર્મ હાથમાં આવ્યો નહીં યથાર ધર્મ હાથમાં ન આવે મારું ને બીજાનું કલ્યાણમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ધર્મ કેવી રીતે હાથમાં આવે હાથમાં આવી ગયું હોય કે આમાં મારું કલ્યાણ છે આમાં બીજાનું કલ્યાણ છે આપડે હું કરતા હોય એ બીજાનું સારું જ કરતા હોય છે મોડું કરતા હોય કોઈ મોડું કરે કોઈ કોઈનું મોડું કરે વેદો શાસ્ત્રોમાં ઘણી પ્રશંસા કરી છે તેને યોગના અંગ તરીકે ગણવામાં આવે છે તેને દેશ કાળ સમયાના વચ્ચિન સાર્વભૌમ મહાવ્રત પણ કહેવામાં આવે છે તો પણ સત્ય શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત કેવળ યથા દ્રષ્ટ બોધન કરવું કરાવવું એટલું માત્ર પરંતુ યથાદ્રષ્ટ હોય ભૂતાનુપઘાતપણું પણ હોવું જરૂરી છે તેથી ભૂતાનુપઘાતકત્વે સતી યથાદ્રષ્ટાર્થ બોધકત્વ સત્યપદ પ્રવૃત્તિ નિમિત્ત ઇતિ ફલિતમ ધર્મવ્યવસ્થા હિ ભૂતોપકારકત્વ ઉપાતકામ વ્યવસ્થાને જોઈને ધર્મની વ્યવસ્થા સ્થાપન કરી છે ધર્મની વ્યવસ્થા છે તે ભૂત ઉપકારપણું અને ભૂત ઉપઘાતક એમને આધારે વ્યવસ્થાને પામી છે એટલે ચાર થાય ને એમાંથી પછી બેલેન્સ એમાં વધારે માં વધારે ઉપકાર કેમ થાય ઓછા ઓછો અનુપકાર કેમ થાય એને વધારેમાં વધારે અનુપઘાત કેમ થાય અને ઓછામાં ઓછો ઉપઘાત કેમ થાય એનો સરવાળો આવે ત્યારે ધર્મ થાય ખેંચી લે એટલું એ વધારે ધર્મિષ્ઠ કે એક જ જગ્યા આ બધા રહ પોઈન્ટ હોય ને એમને હવ દોડતા હોય ગાદી છે રહ છે તો ગાદી એ કોણ ન તોડે હોડે આપણને મળી જાય મહાભાગ્યશાળી આપણને જો ગાદી મળી જાય તો મહાભાગ્યશાળી થાય એટલી રાહવાળી છે ને એટલે આ જગત ધર્મ છે એ મોટે ભાગે આ બ્રહ્માંડમાં ની મહત્તા માર્કેટ વેલ્યુ સમજીને થાય છે પરલોક ની નહીં પરલોક માં તો એ પાછું મોક્ષ ગણાય પરલોક માટે હોય તો એટલે આ માર્કેટ વેલ્યુ હોય તો એ આપણને મળી જાય એમાં હવ ને છે તો હવ ધોળે ધોડે ત્યાં હોય તો વાંધો નહીં પણ ધોળીને બીજા ને ધક્ બીજું ધોળતો હોય એટલે ઓલો પડી ન જાય અને આપણે આમ કે બાયપાસ થઈને ત્યાં પોગી જાય તો વાંધો નહીં તો ધર્મ હજવાય ગયો પણ ઓલો આપડે જાય ને ધક્કો દઈ દે હોય એટલે ઓઈલો પડી જાય બેઠો થાય તો આપડે પેલા પૂગી જાય અને એને પાય નહીં પાયટ ગયો નહી એટલે એને ધક્કો દેવો બહુ ફરજીયાત થઈ પડ્યું હોય છે એટલે ધર્મ હાથમાં ન આવે ઓલો હાથમાં આવી જાય પાડવાનો હોય એ હાથમાં આવે धर्मव्यवस्थाउपकारपणु <coughs> भूत उपघातकपणु एमने आधारित व्यवस्था ने पमी भूतोपातकर्मकोटो सवेश નાશ જ કરતો હોય એ વસ્તુ એવો જે આચાર હોય એને ધર્મ કોટીમાં લઈ કઈ કઈ રીતે શકાય પ્રશ્ન છે મારા જે કીધું કે સ્વપાર દ્રોહ હજાર ભાષ્યમ ન કરી એવું સત્ય હોય અને બીજાને નુકસાન કરતું હોયમાં નુકસાન કરતું હોય આલોક કલ્યાણ બે માં નુકસાન કરતું હોય તો એને ધર્મ કેમ આવે સત્યને ધર્મ કોટિમાં છે મુખ્ય ધર્મ એને સત્યને મૂક્યું છે તો એને ધર્મ કેમ લઈ જઈ શકાય ન લઈ જઈ શકાય એવો પ્રશ્ન जे भूत उपकारतक है सामने थी शर्मरूप गेल तो अं बताइए नरदजीए मोक्ष बता सत्य वचनम श्रेय सत्य ज्ञानम तो दुष्कर्म यद भूतहित में सत्य से लक्षण सत्य सत्य हो तो खरा સત્યના સોગંદ ચોરતા હોય ખાય સત્ય હું છે એ ખબર પડવી બહુ મુશ્કેલી છે સત્ય નિષ્ઠ ને નહી સત્યવાદી ને હોતેદી ખબર પડે દેવતાઓ છે બધાય ભોગવાદી બે ને ભોગ તો બે ને જોઈએ છે હા પણ દેવતાઓ છે ભોગ નું પ્રતિપાદન ન કરે અને અસુરો છે ખુલે આમ ભોગ પ્રતિપાદન કરે મળે તો ઝડપ મારી લે દેવતાઓ કઈ ઓછા નથી કોઈ આપણે સંતો જેવા હોય એવા જ હોય દેવતા સંતો એ મળે તો ઝડપ નો મારે તો ઝડપ મારી લે એટલે ઓલા તો મારે ઝડપ મારી બીજા ધક્કો મારીને ઝડપ મારે બીજાનું ગોથું ખવરાય દે ને ઝડપ મારે એટલે ભોગ વાદી કે કોઈ પણ વાતે મળો એને વાદી કેવાય મળતું હોય તો હારું એમ તો ભોગી કહેવાય આપણે મળતું હોય તો સારું તો ભોગી કહેવાય કોઈ પણ વાતે મળ એને કહેવાય ભોગ એટલે દેવતાઓ બધા ભોગી ભોગી નથી એવું નથી એને કઈ નથી જોતું એવું છે એ બધા જોઈ ગયું મળે તો જ સિમ્પલ કોઈક આવીને આપણને દઈ જાય સંતો કે સ્વામીજી બિસોમગલ સ્વામીજી આઈપોટ છે મારે કામ તો કઈ વાંધો ને આપડે સારો ઉપયોગ બે નું કલ્યાણ થાય આપણું થાય ને એનું થાય સારો ઉપયોગ જ કરવાનો હોય છે એટલે ત્યારે કહેવાય ભોગી અમારે નજ જો એવું થોડું છે સત્ય પોતાને કઈ લાગે વાળું તો બઉ ન હોય એમ અને મેળાવે તો સત્યુ કરી દે હોતેમકી વગાડી દેહ પડે તેથી નારદજી એ મોક્ષ ધર્મ માં બતાવું છે કે સત્ય નારદજીને એટલા માટે કેવું પડ્યું છે લગભગ નારદજી છે ને યુધિષ્ઠિર જ કીધું છે મોક્ષ ધર્મ કોને સાંભળ્યા મોક્ષ ધર્મ કોને કીધા કોને સાંભળ્યા ખબર છે કોને સાંભળ્યા લ્યો કોને કીધા કેને સાંભળ્યા સાંભળ્યા યુધિષ્ઠ સાંભળ્યા આગળ ખબર પડી ગઈ કીધા કોને ભીષ્મ શાંતિ પર્વ છે એ ભીષ્મ પિતા ભૂઈ ગયા તા ત્યાર પછી જીતું છે ને એટલે એટલે મોક્ષ ધર્મ એને જ કીધા યુધિષ્ઠિર સાંભળનારાય છે એટલે એમાં પછી નારદજીને લાવવાય નારજી ને આવ્યા હતા ને એટલે નારજી ક્યારેક વચ્ચે વચ્ચે પાંચ મિનિટ પ્રવચન દેતા હોય કોઈ નારજીને પાંચ મિનિટ નું પ્રવચન નારજી શ્રોતા રે ફટકારે એ કેમ આપડો થઈ જાય એને મંત્ર હારો આપી દે અને એ આપડો થઈ ગયો તો મહેનત કરી રાખે બીજા બધા ત્રણ ત્રણ કલાક પાંચ મિનિટ માં જ જતું હોય મે છે પણ સત્યનું જ્ઞાન થવું ઘણું કઠિન છે ખરું સત્ય નું લક્ષણ તો એ છે કે જે ભૂત પ્રાણી માત્રનું અત્યંત હિત કરનારું હોય માટે એવા પ્રકારનું સત્ય જાણવું માટે યથા યથાર્થ હોય માટે યથા યથાર્થ હોય તો પણ અને યાર્થ હોય તો પણ સત્યનું સ્વરૂપ ધારણ કરી શકતું નથી એટલે સત્ય છે જ્ઞાન આમ તો દુષ્કરમ એટલે જ કીધું તો પછી શું બાકી રહે પછી શું હજી બાકી રહે છે એનાથી વધારે કોઈ અત્યંત હોય ના શકે એટલે એનું આત્યંતિક હિત થાય અને ઉપઘાત ઓછામાં ઓછાનો થાય એને સત્ય કેવાય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 સ્વ અનર્થ કરનારું હોય તો તેવી વાણી ન બોલવી કારણ કે યથા દ્રષ્ટ અર્થ સત્ય અધર્મ કેમ હોય શકે તો એવી શંકા કરવાની જરૂર નથી યથાર્થ હોય તો એ અધર્મ એવું સત્ય અધર્મ હોય શકે હોય શકે એવું સત્ય છે એ અધર્મ હોય શકે એનું આપણે સ્ટેટમેન્ટ કરવાનું હોય હવે કઈ આપણે અમે તો નગ્ન સત્ય કહીશું કે લુગડા પહેરવા હારા નહીં નગ્ન નહી રહેવું હાર તેમાં કોઈ શંકા કરે કે યથાર દ્રષ્ટ અર્થ સત્ય અધર્મ કેમ હોઈ શકે તો એવી શંકા કરવાની જરૂર નથી કાઈ જે યથાર્થ હોય તેને જ ધર્મ કહેવાય અથવા ધર્મ કોટીમાં ગણવા માટે પ્રયોજક છે એવું માનવાની જરૂર નથી યથાર્થતા ધર્મ કોટીમાં પ્રયોજક નથી યથાર્થતા ધર્મ કોટીમાં પ્રયોજક નથી છોકરો હોય અનાળી હોય એની માને કે એ મારા બાપની ઘરવાળી તો એ યથાર્થ છે કે નહીં યથાર્થ છે પણ ધર્મ નથી એને ધોકાવો જોઈએ કાંઈ જે કાંઈ યથાર્થ હોય તેને જ ધર્મ કહેવાય અથવા ધર્મ કોટીમાં ગણવા માટે પ્રયોજક છે એવું માનવાની જરૂર નથી એટલે સત્યવાદીઓ આ બધું ધ્યાન રાખવું જોઈએ અસત્યવાદી હોય તો કઈ એવું હોય જ નહીં કોઈ બંધન જ ન હોય પણ સત્યવાદીઓ જે છે એને આવું ધ્યાન રાખવું જોઈએ યથાર્થ હોય યથાર્થવાદી હોય એને આવું જોવું કે યથાર્થ ટીમાં પ્રવેશ માટે પ્રયોજક નથી કઈ યથાર્થ હોય તેને જ ધર્મ કહેવાય અથવા ધર્મ કોટીમાં ગણવા માટે પ્રયોજક છે એવું માનવાની જરૂર નથી તેમજ જેટલું કઈ યથાર્થ પરંતુ ભૂતોપકારક ધર્મત્વ ભૂત ઉપયોજક છે ભગવાને યુધિષ્ઠિર કીધું કે તમે એમ બોલો કે અશ્વત્થામાં હતા તો યથા દ્રષ્ટ હતું એટલે ઈ અસત્ય છે અધર્મ કોટીમાં પ્રવેશવા યોગ્ય છે ધર્મ કોટીમાં નથી ને આપડે તો ધર્મ કોટી આવે એટલું જ બોલી આપણે કહીએ આપણે બોલતા બોલીએ છીએ શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું કે તમે આવું બોલો શ્રી કૃષ્ણ ભગવાન એનો અર્થ એવો માન્યો ને કે તમે ધર્મ કોટિમાં એવો અર્થ થયો એ પ્રસંગ ને તેમજ જેટલું કઈ અયથાર્થ યથા અર્થ ન હોય તે અધર્મ જ હોય અર્થાત यथा दृष्ट अर्थ न होता है धर्मांश मोजकूत हो, दर्मांश दर्मांश हो अधर्म है अधर्म मैं अहित कर તો માણસ પોતે મરી જાય મહારાજ એને કડ કે કોઈ પણ એમ કેવું કોઈ પણ માં પોતે હોત આવી ગયો બીજા હોત આત્મઘાત છે એ અધર્મ છે કે ધર્મ છે મરી જાય બીજા ની ઉપર ઉપકાર થયો ને કે આપણે આપડે દાખલા તરીકે અહીંયા આપણે ગમગચ ગોળ થઈ જાય તો બીજાને ગાદી મળે રામ વન માં ગ્યા ભરત ને ગાદી મળીને ખાલી કરીને ઉપકાર તો કર્યો દશરથ કર્યો અને રામે ભરત ની ઉપર પછી કર્યો ભરતે પાછો એ ઉપકાર લીધો નહીં પાછો એ બહુ ડાયા છે એટલે એટલે ઉપકાર તો કર્યો કે નહી જગ્યા ખાલી કરી તો ઉપકાર ન કર્યો કહેવાય તો ધર્મ નો થાય ધર્મ કોટી થઈ ગયો એટલે મહારાજ પછી એ નથી આગળ કીધું એટલા માટે મહારાજનું જે આ વ્યાખ્યા છે કે સ્વપરદ્રોહ જ્યારે સત્યમ ભાષ્ય કરી શાસ્ત્રો તો વિચાર કરે છે પરદ્રોહ અને પરઘાત એનો જ વિચાર કરે છે પરદ્રોહ એ અધર્મ પરઘાત એ અધર્મ અને પરોપકાર એ મારા જે એનાથી વધારે એક ડગલું આગળ પાર્વપકાર એની ઉપરથી ધર્મ તોડાય છે એ ધર્મ તોડવામાં મુખ્ય પ્રયોજક છે છતાં પણ સ્વદ્રોહ અને સ્વકલ્યાણ અપ્રયોજક નથી હાવ બિલકુલ ઝીરો પ્રયોજક નથી પરોપકાર કરે એનું જીવન કલ્યાણ ના પુરુષાર્થ નસ કપાઈ ગઈ એને હવે એ કલ્યાણ ના પુરુષાર્થ શું કરશે એટલે મારા જે એને હોતી ધ્યાનમાં રાખવાનું ત્યારે ધર્મ કોઠીમાં લઈ જવાનું ભેડા થઈ નથી આવતા મારા જે લખ્યું છે અને ધર્મ સંબંધી વચનો ભેડા લખ્યા કે આવું સત્ય બોલાય આવું ન બોલાય બરોબર એના ઉપર સત્ય તોલા એવું શાસ્ત્ર નું મંતવ્ય છે ને મહારાજ એક આગળ વધારે વધારી દીધું એક ડગલું આગળ વધારી દીધું કે આવું હોય તો સત્ય કેવાય તેમજ જેટલું કાંઈ અયથાર્થ યથાદ્રષ્ટ અર્થ ન હોય તે અધર્મ જ હોય અર્થાત યથાદ્રષ્ટ અર્થ ન હોવું તે અધર્મમાં પ્રયોજક છે એમ નથી પરંતુ ભૂતોપકારકત્વથી ધર્મત્વ ભૂત અપકારકત્વથી અધર્મ ભૂત પ્રાણી માત્ર પર ઉપકારકતા હોવી તે જ ધર્માંશ છે ધર્માંશમાં પ્રયોજક છે के भूत अपकार होवी अहित हो, हो तेज अधर्म है अधर्म मा प्रयोजक है जम के एक कोई जंगल रस्ता पास तपस्वी तप करे चोरोए आई पूछू के हम एक संघ हो कई दिशा में गय हमें तेरे साचू कही दे तो अधर्म गणाश कारण के संघनों अनर्थ होते ज महाभारत में राजधर्म में युधिष्ठिर महाराजाएं पूछू के किम स्वत्यम किनृतना भीष्मज भूतानुघातनेज यथार्थसत्यकहवाय एववाश उत्तरापोचे कैप्रभवार्थय भूतावचन यभव संयुक्त स धर्मी निश्चय धारणाधर्मी ધર્મેદૃતા પ્રજા યારણસંયુક્ત સ ધર્મ નિશ્ચય અહિંસાર્ય ભૂતાના ધર્મપ્રવચનકૃત યહિસા સંયુક્ત સ ધર્મ નિશ્ચય એન્યાયે જિહિષ્તો ધનિછી કસિદ તેભ્યસ્ત ન તખ્યેય સ ધર્મ નિશ્ચય ધર્મ માં આટલા હોવા જોઈએ પ્રાણધારી માત્રના અભ્યુદય માટે ધર્મ કલ્પાયેલો છે પ્રભાવ માટે જે વાણી કે આચરણ જ્યાં હોય તે ધર્મ કેવાય છે સત્ય કે ધર્મ વાણી કરતા પણ આચરણ ને વધારે સંબંધ છે આચાર અને સત્ય વાણી તો ધર્મ છે એ સત્ય આચાર નું વધારે મહત્વ આપે છે વાણી એક જાત નો આચાર જ છે આચાર નો એક ભાગ જ છે પ્રાણધારી માત્રના અભ્યુદયને માટે ધર્મ કલ્પાયેલો છે માટે જે વાણી કે આચરણ જ્યાં હોય તે ધર્મ કહેવાય છે સત્ય કે ધર્મને વાણી કરતાં પણ આચરણને વધારે સંબંધ છે ધારણ કરવાથી ખાસ કરીને અન્યના અસ્તિત્વને ટકાવવા માટે જ માટે તેમજ તેમની પુષ્ટિ કરવા માટે જ તેને ધર્મ કહેવાય છે અન્યનું અસ્તિત્વ જીવો જીવવા દો અન્ય નું અસ્તિત્વ ટકાવી રાખનારા વચનો ધારણ કરવું એટલે જીવાડવું પોષણ કરવું એટલે એને વૃદ્ધિ કરવી વૃદ્ધિ કરવી હોય બીજા સેવા દેવા માગતા નો હોય તો એ ધર્મ નો કેવાય માટે જે વચન આચાર ધર્મ પ્રયોજન હું તાત્પર્યુ એટલે માટે એમ કીધું કે નિર્મત્સરણામ ધર્મ પ્રોગજી કહેતોત્ર પરમો નિર્મત્સરણામ સતામ સાધુ ના લક્ષણ તો ગણાય છે ઓગણ ચાલીસ છે ચોસઠ છે ઝાઝા છે પણ એમાં એક જ લક્ષણ વ્યાસ ભગવાન હાથમાં લીધે કે નિર્મત સર એવા જે સાધુ એનો ધર્મ આમાં કીધો છે જીવો જીવવા જીવો વાળા હોવા જોઈએ એટલે આપણે હારામાંથી હારામાં જીવી પણ બીજા કોઈ જીવવા ન દઈ તો ધર્મ કોટીમાં ન આવે સાધુ કોટીમાં આવી જાય સાધુ કોટીમાં કઈ ક્વોલિફિકેશન ની જરૂર ન હોય ને પૂછતા જ નથી નાપાસ તો જલ્દી આવી જ નાપાસ થયેલા જ અમારે જાઝા હોય છે હોય ને અહીંયા આવી પડે તો પછી મુશ્કેલી જ થઈ જાય પછી આપણને હાજરી ભેડા થઈ જાય તેમજ તેમની પુષ્ટિ કરવા માટે જ તેને ધર્મ કેવાય છે બીજા અને ધર્મ થી કેવો શબ્દો લાગુ કેમ થાય છે આદેશ થયો છે હિત શબ્દ નિપાત થઈ ને સીધો માટે જે અન્યાય થી બીજાના ભોગે ધન મેળવવા ઈચ્છે છે મજાનો અભ્યુદય ન્યાય અહિંસા ધારણ એટલા બધા હોય ત્યારે એનો જેવો અન્યાય થી બીજાના ભોગે ધન મેળવવા ઈચ્છે છે માટે તેનો પક્ષ ન લેવો તે ધર્મ કેવાય છે માટે જે આચારમાં અભ્યુદય ધારણપણું અહિંસા અને ન્યાય હોય તેને ધર્મયુક્ત આચાર કે વાણી કેવાય છે કે આં પાન કઈ નીકળે એમ નથી ભાઠા મારે પછી ફાયદો ના થયા પછી આપણને એમ કે બહુ પૈસા ઘર કયું છે પકડાણો સત્યવાદી ઘણા હોય છે જેમ ગામમાં કોણ ધનવાન છે બતાવ તો સાચું ન બોલવું મૌન રહેવું મૌનથી છુટકારો ન થાય તો બીજાનો અનર્થ અને પોતાનો અનર્થ જેમ બચે તેમ બોલવું ખોટું પણ તો ત્યારે તે ધર્મ ગણાશે જો એવા વિશિષ્ટ સંયોગ વિના ખોટું બોલે પછી ખોટું બોલે તો એવા વિશિષ્ટ સંયોગ વિના ખોટું બોલે તો તે અસત્ય જ છે અને અધર્મ છે તેનો ત્યાગ કરવો જોઈએ મને ખબર નથી હું તો નથી બતાવી દેવું બીજા પૂગી જાય એવા હોય એની અંશતા એ જો ન પડે તો પછી બતાવું પોતાની જીવ તો બચાવ એટલે અહીંયા પ્રશ્ન એવું નથી કે હું બતાવું ખોટું કે સાચું એનો પ્રશ્ન છે હોય ને ખોટું બોલે મને ખબર નથી એમ કહી દે તો એ ધર્મ કેવાય કે નહીં બતાવી દીધો એ બહુ એ પ્રશ્ન નથી આને બતાવવું કે નહીં એનું માર ગાઈડન્સ નથી અહીંયા ગાઈડન્સ નથી દીધું કે તમે પકડાઈ જાઓ તો શું કરજો એવું ગાઈડન્સ નથી દીધું આમાં અધર્મ છે તેનો ત્યાગ કરવો જોઈએ કારણ કે નાનઋતમ વધેઋતમ વધે એવો ધર્મ શાસ્ત્ર નિષેધ છે પરંતુ અહીં તેમ નથી પરાનર્થિક્ષેપક અને ઉત્સર્ગ અપવાદ ન્યાય થી ધર્મ નો નિર્ણય કરવાનો છે જો પર અનર્થ નું અપ્રતિક્ષેપક હોય એટલે અહીં તે અધર્મ બની જશે પરઅનર્થ નું અપ્રતિક્ષેપકર ઓલા થયું પ્રતિક્ષેપક ન થયું ને અપ્રતિક્ષેપકો ન હોય પ્રતિક્ષેપ કરનારું હોય દૂર કરનારું હોય પર અનર્થર્થ નું અપ્રતિક્ષેપક હોય એટલે અહીં તે અધર્મ બની જશે પ્રતિક્ષેપક હોવું જોઈએ જો પર અનર્થ પ્રતિક્ષેપક નિવારક હોય અને તે અયથાર્થ હોય તો પણ તે ધર્મ જ ગણાય તો પણ ધર્મ વદેત પછી બીજું વાક્ય શ્રેય ત્રુતમ વખતું વિચારિત વધારે કલ્યાણ પ્રાપ્ત થતું હોય તો એને ખોટું બોલવું સરવાળો કરીને આમાં શ્રી કૃષ્ણ ભગવાન સરવાળો કરીને એમ કીધું બોલ તો અપવાદ શાસ્ત્ર અપવાદ બળવાન કે ઉત્સર્ગ બળવાન અપવાદ જ અપવાદ બળવાન એનો ઉત્સર્ગ છે એ બળવાન નહી શા માટે સાવકાશક એટલે અપવાદ પ્રવર્તી જ પાસે ઉત્સર્ગ ને પ્રવર્તવાળી બીજી જગ્યા ઓ છે એટલે એને દેવો જોઈએ એટલે અપવાદ છે એટલે સત્ય અસત્ય બોલવું નહીં એ ધર્મ જ છે પણ એવા સંજોગોમાં અસત્ય બોલવું પડે તો પણ એ પણ ધર્મ છે તે પછી ઉત્સર્ગ છે એ બધે પ્રવૃત્તિ ઉત્સર્ગ અપવાદ સિવાય બધી પ્રવૃત્તિ હોય અપવાદ એ બે વિરોધી હોય ઉત્સર્ગ છે અને અપવાદ છે એ બે વિરોધી હોય વિરોધી હોય તો એ મળીને ધર્મ કરે છે બે ધર્મ ને માટે પ્રવર્ત્યા છે જજમેન્ટ દેવું એ બઉ ગહન છે એટલે ધર્મ તત્વ ને હિતમેન્ટ માણસ છે જજમેન્ટ પોતાની બુદ્ધિ પ્રમાણે આપી દે હિત પ્રમાણે નો આપે પોતાનું સારું લાગ્યું નાનઋતમ વધે એ ઉત્સર્ગ શાસ્ત્ર છે જયારે શ્રેય ત્રુતમ વખતું સિ વિચારિત એ અપવાદ શાસ્ત્ર છે શ્રેય શબ્દ છે વધારે હિત છે ઉત્સર્ગ શાસ્ત્ર કરતા અપવાદ શાસ્ત્ર હંમેશા બળવાનું હોય છે તે ઉત્સર્ગ નો બાદ કરીને પ્રવર્તે છે ઉત્સર્ગ જ્યાં પ્રવર્તવાનું હતું ત્યાં જ પાછો પ્રવર્તે છે અપવાદ ઉત્સર્ગશાસ્ત્રનો એવો જ સ્વ છે કે અપવાદ શાસ્ત્રને છોડીને બીજા સ્થાન પ્રવૃત્તિ હોય છે પરાનર્થ આવા અનુકવા પરઅનર્થ અપ્રતિક્ષેપકત્વ ઉક્તમ સરસ લેખ્યું છે જય જાન સ્વામી મહારાજની જય